એવັດ બધા બે ઉત્સવ હોય ઓકે બધા ની આ મુક્ત સવ બજે 22 માં 43 અને 4 મુક્ત થાય છે એટના બચતી ટીવી નંબર એને એટલે આતાથી એ લેતો ગોળ કઈ નારો એ બહુ બહુ પાディア કરી લોક માં ધારો હોય ને બધે હોય તો હાલ બહુ ગમે તો નોર્મલ આવી જ બરાબર જઈને આવ્યો જગ્યા આવી નથી થાય પૂછી મજુ થાય અમારા પ્રસંગે નાખે સંસારી પૂછ્યું નઈ મજું કે તું કસાઈ રહી શું સમજવાન જ કહેવાય કસાઈ ભાવે તો ભગવાન હવે કોને કોને લઈ જાઓને કોને બીજા ઊંચે થાય ગયો છે શરીર ને થતા હોય કે હોય અવાજ એવી હોય ને શરીર ની અવાજ એવી મારા મારા ક્યાંય ખરા મનમાં ક્યાં બોલ્યા ખરા પણ તમારી કેટી બધા કરો એવું ના બોલતા હવે બધા જણા આવ્યા હોય ને તો એક જમતો આવે માલ વગર આવું બોલતો તમે પછી એવું બોલે અમકું થોડાક તમારી હોતી ને તો પણ પેલા ખુશ છે રાજાતા આવડે ને જો આ લોકોની સી એનીલી એ જણા ધંધા ગળા પર કે મતલબ મે તો આબદન થઈ ગયું છે મને નહી ને પોતાને છોડી દીધો નહી કે ઉમાને કોનાથી દીધો ઉતારે નીચેનો રેલો ના દેખાય હે પોતાને નીચેનો રેલો ના દેખાય હે હે આ બંધ હોય આ તો ચાલુ જોવાની સિદ્ધાંત અગવાણી ક્યારે રહે કે સૈન ધર્મ પૂછતા હોય અને તેનું જો સિદ્ધાંત અમારો જવાબ હોય તો બધાને સંતોષ હોય તો સિદ્ધાંત અગાણી કહેવાય કે પૂછતા પૂછતા પછી એને જવાબ આપેલો હોય ને પછી બધાને સમાધાન થાય કેવું વાણી કહેવાય બીજા ધર્મ ના હોય બધા પુષ્ટિ આપ્યા કરે રોજ લગી લે આપડે જોવાની જરૂર આપડું આ તો ગેરંટી બઉ ખુટી કહેવાય ક્યાં છે યોગેશ બીજું કોઈ લખે ને આ કેશવે લખ્યું હોય કે દેવેન્દ્ર કે કોઈ લખે ને તો એમાં કે બહુ ફેરફાર થઇ જાય વાણીમાં શબ્દ માં તો બહુ ફેરફાર થઈ જાય કારણ એને સંભળાય ખરેખર જુદું બોલ્યા હોય પણ સંભળાયું સમજાયું એક અક્ષર નો જો બોલે જો જ લખાય જયારે જયારે અઘુ પાછો ના થાય આવું રે આ એક જ આ એક જ એવું છે એમાં બધું રે તારે બોલે શીખવાનું હોય નેગડો छे छे हो आत्मा आत्मा है शुत्रो। शुत्रो। शुत्र जाए जाए आत्म है है में शरीर कोई जरूर है आत्मा रहे थे। <coughs> जब ये नष्ट हो जाता है मर जाता है आदमी तो ये क्या ऐसी <coughs> चीज है जो नष्ट हो है जबकि शरीर तो वहाँ ही पड़ा रहता है उसको फिर जला दिया जाता है चले गया कौन सी चीज चली जाती है कैसा ऐसा बात સબલ આત્મા બોલતા નહીં આત્મા નહીં બોલતા નહીં બનાયા બધા પરમાત્મા પરમાત્મા બિઝનેસ હૈ આદમી સબ બના परमात्मा के काम में तो कोई ऐसा है जो उसके काम में बदल दे सके जिसको चाहे ये खत्म कर लेता है कोई बना देता है कोई खत्म कर लेता है इसको कोई रोकने टोकने वाला नहीं है इतना बड़ा महर आदमी बनना नहीं महर आदमी ऐसा नहीं कर सकता तो इसके कामों को कौन रोक सकता है कोई नहीं रोक सकता उसके कामों को कौन रोक सकता है कोई नहीं रोक सकता परमात्मा के काम को તો ફરક નહી પરમાત્મા સભી કહેવાત સર્વ વ્યાપક હૈ બોલતા પરમાત્મા રહેતા બોલતા નહીં ઠીકતા અગર ઉપર પરમાત્મા હો તો મારુ બતા હર જગહ મગર જગ્યા सूर्य की माफक दरवा जाती है भगवान है नहीं सूर्य तो ऐसा है ना आज आज इधर अभी इधर सूर्य चढ़ा हुआ है और कोई यूरोपियन कंट्री में अभी सूर्य डूबा हुआ है तो ये सर्वव्यापी एक जैसा कहने तो परमात्मा तो सर्वव्यापी हर जगह एक जैसा ही होता है हमेशा जी होगा जब सर्वव्यापी है तो हर जगह होना चाहिए उनकी मिस्टेक है जब नहीं? परमात्मा सर्वव्यापी है तो उनको तो बात नहीं होती है सर्वी मानता है ऐसा भगवान तो है वो है उसका लाइट सर्वर व्यापा जैसा कैंडल और पर ऊपर रखते लाइट कितने रहता है बर्तन उस बर्तन के बीच में उस बर्तन के बीच में जाएगा वो बर्तन के बीच में જો આકાશમાં રહેતા ભગવાન આપ भगवान सर्वी नहीं सर्व वो मां है आप जगह पे भगवान उसकी गारंटी क्या है आपके पास बनाई है कैसे गारंटी लायांटी तो ऐसा भेजा था हमने पत्र भेजा था तुमने बनाया दुनिया તો ફર જરા જાય તો હમને તો ફર ક્રિએટર કોણ ક્રિએટર કોણ હે દુનિયા કા ક્રિએટર કોણ ક્રિએટર તો ક્રિએટર કા અર્થ કુંભાર હો કુંભ કા પ્રજાપતિ કુંભકાર बर्तन बता का नहीं नहीं बनाने वाला, तो का होता है तो एक नहीं है भगवान भगवान तो भगवान ही है अच्छा ये प्रजापति जो हुआ तो, तो फिर ये कोई मतलब जन्म ले लेता है कोई मर जाता है तो फिर ऐसा क्यों जब प्रजापति को चाहिए की वो बनाता ही जाए मारे नहीं प्रजापति हो એ બનાવતો હોય તો પછી પ્રજાપતિ તો બનાવે પ્રજાપતિ ભાષામાં સચ્ચી વાત અલૌકિક સચી વાત નહીં અલૌકિકા કોઈ કરેક્ટ્રીસ વ્યુ પછી God is is this world world all, only scientific, evidence. Hai. The world is the puzzle itself, itself puzzle ho gaya hai. Hota hai se to <todicare> Body, a hai, hai, body ka naam hai. Aap juda hai, aap કાનાથ આપણ hai? ખુદ માલુમ નહી ખુદ કોણ કામ બોડી કાંઠે પછાણ કરવા કે સુનામ સુરેન્દ્ર હા સુરેન્દ્ર મેં કાધી હું ફાદર હું મું ચાતા હું ચાચા હું કે ભગવાન સાક્ષાત્કાર દાદા ભગવાન બોલતા ને તો ક્યાં બોલ રહે દાદા ભગવાન કો નમસ્કાર કરતા બધા હરે રામ કરી બધા શાંતિ મેળવે છે પણ બધા સમજાવું પડશે અમે સમજાય તો ખરા બધાને સમજાવવા એવું છે પણ આનંદ તો હરે રામ વાળા ને આવે છે એ આનંદ માનસિક આનંદ છે બધા આનંદ ના કે ભાઈ મનમાં બોલતી વખતે આ જુદો હું જુદો શું મનુષ્ય દાદા ભગવાન હોય તો સમય મજબૂત આનંદ એનો આવે છે હા અને તે એવો જો બાર કલાક બોલે મારી હાજી માં કલ્યાણ થઈ ગયું બાર બાર કલાક એવું બોલે થાય નઈ ને તમારે નમાજી ના થાય મારી જો તમે આશક કલાક બે હેઠળ કલાક બે હા તે કલાક બે કલ્યાણ થઈ ગયા ભૂગોળ શીખ્યું છે આ જો આ ભૂગોળ પૂરી કરી નથી અને બાંધી ભૂગોળ જો આનંદ છે આ ભૂગોળ પૂરી કરી નથી એ કલાક માં આત્મા પ્રાપ્ત થાય છે કલાકમાં બધા દુનિયામાં ભર્યું નથી તો બરાબર મારું નથી તમારું ને મારું બધાનું આપડા બધા એક જ છે વસ્તુ શું છે આ તો પટેલ છે કોણ છે દાદા ભગવાન ના યાર કોણ છે ભાદર ના એમ પટેલ ભાઈ પ્રગટ થયા છે દાદા ભગવાન તે તમારા પ્રગટ થયા છે આ પ્રગટ થયા છે તમારું પ્રગટ થતું જાય અને તેનો તમને આનંદ આવે ને બોલે જ નહી કોઈ આ તો બે કલાક બોલાવું ને કહે નહી જ કોઈ કોઈ ભોલે જ નહીં આ ભેદભાવ બોલાવું તો આ હિન્દુસ્તાન માં થયો નથી કોઈ આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે વિજ્ઞાન ને લઈને થયું ને તો જ્ઞાન રહે અહીંયા આગળ હિન્દુસ્તાન માં શું જ્ઞાન હોય જ્ઞાન એટલે અભિસતા ઉત્પન્ન થાય રહી આનંદ ઉત્પન્ન થાય કેવો આનંદ થાય નાખ્યા પેલો રોગ હતો હું ધબકો ના પાડો નહીં પાડું તો હવે લખડી આ મરી ગયા બધા લોકો હજુ મરી જશે શું કહ્યું ની કિંમત નથી આમ નહીં કરું તે જોખમ છે શું છે હું આમ નહીં કરું જોખમ મારે કાઢવા પડે છે તારા ભાઈ આમ ના થયું એવું કહ્યું કે તે રોગ બેઠો આમ ના ખાઈ ને શરીર ને અસહ કર્યો શું કહ્યું મન ને વચન ને અને ઇન્દ્રિયો કર્યું છે ગરબા ગાતા ગરબા ગાઈ ને આ રોગ ગાળો છે આપડે જોઈએ અમારે જો ના થાય નહીં કોઈ બાપુ પૂછનાર નથી શું કહ્યું કેટલાક કોણ જોવાના છે ગાયો બેઠો જોયે જવું ના જવું ઘેર નથી બહુ ડિફરન્સ બેગ જનારા છે શું છે પાછા જનારા પાછા છે કેટલાકાય દાદા ભગવાન આપે ને મારા છે એ કોઈ પૂરી નથી